આવે તો વિટામિન થાય અહીંયા આનંદ થાય પાપો વસ્તુ થઈ જાય બીજું પૂછ્યું છે એટલું ઘુસી ગયું છે માણસો માને એટલે આપણે જાણ્યું કે આપડે હિન્દુસ્તાન નું જે બુદ્ધિશક્તિ એ પ્રેક્ટ થવા મારી હિન્દુસ્તાન ની જે બુદ્ધિશક્તિ છે એ પ્રેક્ટ થવા મારી રાક્ષો કરી છે બીજા લોકો ને આવે તો એમ ચમત્કાર છે બીજા આવે એ બધું ચમત્કારી છે એ લોકો કેમ માને બુદ્ધિ સાહેબ જેવું જોવા થઈ ગયેલો છે બુદ્ધિ બુદ્ધિ હા આપડે ધરમ દેશમાં રહીએ છીએ આપડે તો બીજા લોકોને જઈએ આપણે ના જોઈએ આપડે તો શાકભાજી તૈયાર શાકી મળે છે ચાયવા મળ્યા લોકો વખત લાડવા કઈ મૂકશે એક રાત પૂછ ભાજે ખાવાનું વારો ઠીક છે ભગડે પણ ભગતું રોજ શાક તમે જોઈ એ કરો ને પાણી થી એક યુગા થી વીટી ને કરો પછી ને આપડે તો શાક એવું છે માટે આ ચ ચમત્કાર કરનાર હોય તો એવો જ ચમત્કાર છે બીજો ચમત્કાર કેમ ન કરતો એને ઘડિયા ને એની રાખડી કંકુ કર્યું કે નિરાશામાં પડે છે ક્યાંથી પડે અત્યારે અંજુભાઈ કે છે આ બધું કહે છે રાખોડી ને ઘડિયા ને કંકુ એ છે તો જાદુઘરી છે કે ચમત્કાર છે આપડે મારા કાય ના હજરા આપને પડે આપડે આપણે કઈ નથી એને ધંધા હજવાની શક્તિ નથી એ શું ચમત્કાર કરવાનો ગમે એવો આવો હોય પ્રશ્ન જયારે લોક કેવા માટે વિચાર રચના ચમત્કાર હોય છે શું છે કોઝી સિવાય કોઈ કાર્ય થાય નહી ચમત્કાર પહોંચી છે રોજ હોય ભારે ચમત્કાર થાય છે તારાકી છે હાથ તારાકી છે હાથ તારાકી કરી શકે નજરબંધી કરી શકે પછી દાદુગરી કરી શકે અને ખરું તો વિજ્ઞાન હોય છે જે વિજ્ઞાન થી અજાણ માણસો છે એને એ વિશે દેખાડવામાં આવે શું કે જુદા છે આનો આ તો એક મહાન કવિ સાહેબ ના ભક્તો છે શું પાલિતા ભગવાન ના ડેરા શરમાં ધોર થી જાર્યો અને પછી પડ્યું બધું ચોખા ધ્યાન રાખે છે ધમદી છે ને તો આવું કહીને પણ સરકાર થાય છે અને હો વખત બને છે હું બોલ્યો મને કે તમે તમસ ક્યા કરો પછી શું એક માણસ ઉપર ના પડ્યા એટલે મને કે તમારું પેલું માન્યું નઈ તેનું ફળ મને મળ્યું છે બધા આપડે ઉપર ચહેવા માટે વહેલું જવું પડશે નક્કી કર્યો ને એનાથી થોડું વહેલું આવે મોડા થાય કે મોડાઈએ તો નહી થાય એટલે સમજો માટે અમારે કયા પ્રમાણે ચાલુ પણ કઈ તો વહેલા જે રીતના થાય કે મોડા જે રીતના થાય જે વહેલા જાય તો એ મળ્યા છે આવું કઈ શું ખબર ભાઈ ચાલુ જા ને હારું ચાર કર્યું ભાઈ રોજ એને સાડા પાંચ વાગ્યા છે તો પેલો ઉઠ્યો નહી કકડાટ ગયો અને આ વેલો ગેલો નહીં અંધારા અંદર રસ્તામાં હાફ પડ્યો તો નહીં ઉપર પડ્યો કોને ગુજરાતી ગયો મારે સહજ ભાઈ એક